સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ જીવ તો વિષયમાંથી નોખો પડતો નથી ને આ ભજન કરાવીએ છીએ તેમાં જરાક પળ બે પળ નોખો પડે તેમાંથી નિર્ગુણ ભાવને પામી જાય ને જીવને તો વચનામૃતમાં લંબકર્ણ જેવો કયો છે પણ આ વર્તમાન પાળે છે એ તો જીવ સારા હશે ને બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ ને એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ તેમાંથી નોખા પડવાનો તો મહારાજે એક શ્લોક લખ્યો છે જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ જેમ ગુજરાતની પૃથ્વીમાં પાતાળ સુધી ખોદીએ તો પણ પાણો ન મળે તેમ બ્રમ્મરૂપ થાવું તેમાં કોઈ દોષ જ ન મળે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોરે તો ભગવાનને મુમુક્ષ ખોળતા ન્યા તો ભગવાન મુમુક્ષને ખોળે છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાન ભજીએ છે તેમાંથી બહુ જ મોટો લાભ થાય છે તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને સો બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે અમારા બેડા રહે છે ને બીજે માલ માને છે તેને ઓળખાય નહીં ને આ દર્શન થાય છે તો તો બહુ જન્મને પુણ્ય થાય છે નિકર દર્શન થાય નહીં ને આ તો જેમ છે તેમ જણાય તો આ ઘડીએ ગાંડા થાવ ને ગાંડા નથી થવાતું તો તો ભગવાનની ઈચ્છા છે ન્યા દર્શન તો બહુ દુર્લભ છે પણ વરસાદ વરસે ત્યારે તેનું મહાત્મ્ય ન જણાએ પણ ન વરસે ત્યારે ખબર પડે ને વરસાદ ન વરસે તેનું તો દેહને દુઃખ થાય ને યોગ ન થાય તેનું તો જીવમાં દુઃખ થાય ને આ યોગ થાય તેનો તો પછી રોવું પડશે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે દેહને લઈને દેશને લઈને કાળને લઈને જીવ બહુ ગ્લાની પામી જાય છે એ ગ્લાની પામવી નહીં ને એનો તો એવો સ્વભાવ છે ને કર્યું ભગવાનનું થાય છે તે ગમે તે કરે ને સ્થોડનો દુઃખ આવે સૂક્ષ્મનું દુઃખ આવે કારણનું દુઃખ આવે તેને માનવું નહીં ને મહારાજે પણ મળતું રાખીને પ્રભુ ભજાવ્યા છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આ કારખાના જો એક વર્ષના કરીએ તો બે વર્ષના ઉભા થાય ને બે વર્ષના કરીએ તો ચાર વર્ષના ઉભા થાય એમ છે ને સૌ માંડીએ તો જૂનાગઢથી વરતાલ સુધી સડક બાંધી દઈએ તે છાંયડે ચાલ્યા જઈએ તે તડકો જ ન લાગે પણ વાતું કરવાનું ને સમજવાનું છે તે રહી જાય ને ભગવાન વિના તો આત્મજ્ઞાન વૈરાગ્ય ને ધર્મ એ સર્વે અભદ્ર છે કોઈ કલ્યાણ કરતા નથી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ત્રીસ લક્ષણયુક્ત સાધુ રૂપ ભગવાન જાણવા ને ઓગણચાળીસ લક્ષણયુક્ત રાજા રૂપ ભગવાન જાણવા બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાન પણ નથી આ વાત પણ અવશ્ય સમજવાની છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે અંતરમાં ટાળું કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વ સમજવા ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુખ આવે તો દુઃખ ભોગવી લેવું તે કહ્યું છે જે દાસના દુશ્મન હરી હોય નહીં જેમ કરશે તેમ સુખ જ થશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાને મોહ શા સારું કર્યું હશે એમ સંકલ્પ કરીને તપાસ કર્યો તો જણાવું છે એ પણ સમજીને કર્યું છે નીકળતો બ્રહ્માંડ ચાલત નહીં સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મુક્તાનંદ સ્વામીમાં હેત થાય નહીં ને ભૂંડણ જેવી દોશી હોય તેમાં હેત થાય કેમ જે દૈવની માયાનો મોહજ એવો છે